આ બધું યંત્ર છે આજે એટલે બધું પેટ્રોલ વેટ્રોલ છે બધું આ શ્વાસો બંધ થાય તારે જાણો પેટ્રોલ ની જરૂર નથી આવે આખો દારો પેટ્રોલ પૂર પૂર કરે છે તે પાછું હળગે છે ભાઈ લાગી એટલે બ્રાહ્મણ ના છોકરા ખરેખર લાગે છે સાચું બોલજો લાગે છે એટલે ઓલવવાનું જે લાગ્યું ઓલવો કે છે શું કે છે પછી તમને તરસ લાગે છે નહી લાગતી તરસ એવું લાગે છે પાણી પાણી બધું ખલાસી ગયું લાગે એ પછી ઊંઘ લાગે એમ કહ્યું આ બધું લાગતું આવું બધું ભૂખ લાગે થાક લાગે ભાવ લાગે આપડે ભાષા ઇ બોલે છે કે લાગે છે લાગતું નથી પ્રારંભ છે પ્રારોગે પુરસાર્થ થાય થયા કરે છે માટે ચેતતા રહેજો કરતા હું કરું છું એ ભાન છે અત્યારે તમારે બંધાય ના બંધાય બંધાય નહિ કરમ આમ મેનેજર બંધાય ના બંધાય બંધાય પછી મગજ માં બોજો વધી જાય વધે પગરડુ મારા ચાલે તો એક જીવો ઉગે નહિ લોહી બળે હોય પણ મારી ભાવ બગડે નહી એવી ક્ષમતા પ્રવૃત્વ કરવા નહીં કરતા એવું લક્ષ્મીચંદ આપડે પૂછીએ કે પોતે હજાર ધર્મદા લખાવ નોકરી કરું પડશે એવું છે ખરેખર સાકર બેન છો બીજું કશું તો ખરેખર સાકર બેન છો બીજું કશું સાકર બેન કેવાના જ છીએ સાકર બેન કેવાના જ છીએ તમે કોણ છો તારે આપડે સંસાર ના જીવ છીએ એટલે નામ ઓળખાવા તો જોઈએ ને કઈ હા ઓળખાવા તો જોઈએ સાકર નામ તો પાડવું જોઈએ પણ તમને અસર થાય છે સાકર બે ને ગાર તો થાય તો તો તમે સાકર બહેન જ છો ને તો ક્યારે ત્યાગી થશે ભટક્યા પણ કઈ ઠેકાણ થયું નહી તમને કાર કસ્તુરી બોલે તો નઈ અન્નમાં આત્મા થયા કે તમે બધું સાકર બહેન સાકર બહેન એવું કરે બધે ખરા ને એનું કઈ જ્ઞાન લાગે છે માણસ માત્ર ને સ્વભાવ પર આધાર રહે છે તમને તો સ્વભાવ નથી ને રૂબરૂ મેં તો એમને કીધું તો એ કે પેલા મને જવા મળે પછી હું મને આવામાં મજા આવે એમ કે ઈ નાનું પણ સમજે છે કેવી રીતે જીત કરે છે તો બધી ખાતા બધી હોય અહિયાં ભગવાને ના કહેલું છે એટલે તમને ગાળ ભરી ગયો તો જમવા જાતે બોલા છે ઉકેલ લાગવો પડે આવી જાય શું વિચાર નહી આવે તે કેવાય નહીં દુનિયા પાડ ના એવું વિચાર આવેલું આવે એવું માટે આપડે શું કરવું પડે જાતે જઈને બોલાવેલ લાવલ તો લાવવા જાય મને એની જોડે વ્યાજ બચીએ ક્યારે આવા માણસો જોડે માફી કરવી પડે કે ના કરવી પડે આ કામ હે તરત માફી નઈ આપો તો તમારે ખર્ચ આવવું પડશે કેમ હા ભોણો પચાસ કેટવે જીત જતી રેટલો પાંચ વર્ષ માટે દસ વર્ષ માટે દંડ છે પચીસ વર્ષ પછી ઉગડી જાય કોઈ પાંચ વર્ષથી પછી ઉગડી જાય કોઈ બે વર્ષ ઉગડી જાય અને કોઈને આસિડિન કહે ના આવડે એ દંડ છે બધા પાણી નો દંડ ટૂંક હોય ફાઈલ આપવાય ફાઈ કેવું